આ તો પધલ થઈ ગયેલું છે કોયડો કૃષ્ણ ભગવાન શું કહ્યું પ્રકૃતિ કૃષ્ણ ભગવાને માથું ના થાય હેરેક ના થાય એ વાળી બોલ્યા પ્રકૃતિ નતાવે છે અને મેં કહ્યું ગમેરા નાથે છે ગમે કહ્યું જાગ્રતો નું ઢોલ મારી પણ કઈ જાગો હિન્દુસ્તાન ના તમે આર્ય પ્રજા અંધારી જેમાં વર્તન કઈ જાતનું જીવન આ લોકો અનારી હતી અનાળી થાય પણ અનાળી નહી એટલે ચાર વજન આપવાની ભાઈ એ ચાર છે તે આમથી આમ છોકરા પી દે મોટા થાય પાણી પાય એવું એવું કોઈ નો દોષ નથી એમાં ઉપદેશકો નો દોષ નથી ઉપદેશક વાંકાતા તેથી અમારા મગના લાકડા હોય તાર કરવાથી વાકી જ જોઈએ લાકડા નો સીધો હશે જો અમદાવાદ નો હા કુર્સી સારું વડવડા કરે છે આટલી આટલું બધું આઝાદી થોડા રહી તું એટલું સારું છે કશ્કરતું નથી એટલું સારું પેલા ને તેનારી નહીટલી મજા બધા ખુલાસા શબ્દ અમારા થી બોલાવી નઈ રિસ્પોન્સિબિલિટી જાણો છો તમે આ બોલે છે કોણ बोलवा वा नहीं, नहीं।, नहीं। तारा हुत। तारा को जाते तपास करी खबर पड़ से का तारी तुम लगे जाए अटके तार खबर पड़े फासी ले पड़े तार खबर पड़े मारी शक्ति તમે શ્રોતા છો અને હું જ્ઞાતા દસતા છું આ ત્યાં પ્રકાર શું બોલી રહી જ્ઞાતા દસતા છું આપડે ત્યાં વ્યવહાર આવો છે આ વ્યવહાર કંજાય લોકો કોઈ કોઈ લોકો નું કેટલા લોકોને છે જ્ઞાન પ્રગટ થયું હોય નહીં આ જ્ઞાન અને તે કહ્યું અમેરિકા માં તો દેશ હોવો જ નહીં જોઈ ને સાચી વાત સ્વાભાવી નથી સાચી વાત સ્વાભાવી હોત ની તો દ્રષ્ટિ બદલી જાત કેટલાકું ખરેખર તમારું નામ ગોંદી નહિ મારું નામ જ ગોઈન્દ નામભ્યા જુદા નહિ મને શંકા પડી ગઈ કે છે શંકા પડવા કરું છું બધું આ જ્ઞાન પર શંકા પડે તો દારો વધતો નથી એ તો હું જ્ઞાન આપુતા નિષંગ થાય શંકા ઉડી જાય અને હું મગનભાઈ નથી એવું એમની ખાતરી થાય સો ટકા વિધિન ટુ હું કારતો હતો ને હું ગાડી ચલાવતો હતો કાર માં તમારી જોડે વાત કરતો હતો તારે તમે કીધું છું હું તમને આત્માનો અનુભવ કરાવીશ આવ લખી લાવો મને મોક્ષો નહી પણ આત્મા મોક્ષ મળે ના મળે નો વાંધો નથી પણ મારે આત્મા જોવો છે કે ના ના એ તમે જે જોવું હોય તે બધું લખી લાવો ને તમે તો બધું જાણો છો લખવાનું શું રહે તમે તો બધું જાણો છું શું કે તમે મને પૂછો કે કોણ છો એટલે આ શરીર માટે નામ આપવું પડ્યું એક એ છે કે આ શરીર ને માટે ગોવિંદભાઈ નામ આપેલું છે કે હું નથી આપણે કરી આપીશું તમે માગો એ કરી આપીશું જે જે માગો એ આત્મા એકલો નહીં બધી જે નબળીઓ રવાની છે ક્રોધમાન માં આવેલો નહીં બધી તમારા ચરણ એ નબળીઓ બધી તમારા ચરણ મૂકી દઉં છું બસ બીજી વાત ને રાહ નવી વાત થી એટલે મારે પૂછવાનું નથી દાદા છોડી થઈ તો મારી છોડી પૈણા પૈણા કૃષ્ણ ભગવાન રોવાડી કે આપણા નથી એટલે આ લોકો કૃષ્ણ ભગવાન શું કે છે દરેક મારી ભક્તિ કરે છે કે આજ્ઞા પાડતી વખતે મારા જીભ ઉપર પગ મૂકે છે જીભ ઉપર પગ મૂકે છે મારા નથી ભાવતું મને કે દેખાતા નહીં જોવું છે કે જે પ્રશ્ન જીવનમાં જોવા માંગુ છું તેગવાનું છે તે કરવા દાદા યાદ આવે છે દેખાય છે તે ન્યાય થી તને કેવો લાગે સારો ફોટો તું માફ કરી તને અન્યાય છે તને ફોટો લાગે છે એટલે પછી માફ કરો પણ વાત એ બૌધિક સુખો આગળ પોતાનું એટલે આપડે હં ભાઈ ભાઈ તે વગાડવા ને કરી નથી બી નથી દાદા હજારો પછી રહી કેવી રીતે જવાય નાસી રોજ કરું મજા આવે દાદા મોડા કરીએ પણ દુઃખ ના થાય એવું હોવું અધર ઉડે અને આપણને આનંદ થાય એ અહંકાર ના મૂળ ચોખ્ખો અહંકાર બીજો વ્યાર કાટ વાર ગયો છે કઈ ના થવાનો ચોખ્ખો અહંકાર સરદારથી ચાલે કાટ વળગ્યો છે સરળ થવાનું છે ત્યારે થવાનું હા એ મારે બાબા ની વાત રખવાટ છે તમેજો ત્રીસ મિનિટ થતું હોય આપડે કહીએ કે કોઈ ફૂલની માળા કેવી ગઈ હોય સારી માળા કેવી ગઈ બે ચાર પાંચ ડોલરની એક બીજી સારી સારી માળા હોય ને બે માળા ને કહેવાજો આફે મારા કહેવાય એવું નથી કહે શું કરે હા એના છોકરા વર્કઆઉટ માં આપડે ઓછું થઈ ગયું ઓછું થયું મારી વાત આ લાડવાઈએ એમાં તો બધાને મળે ને રેડા આવું પડે શું ભાઈ અરે બાબો ને બાપ છે આ દુનિયા કોઈ ઠેકાડ ને હોય છે ડિગ્રીની કઈ જરૂર નથી આપડે તેઓ હોય એવું નહી આ તો શું કે મારી બુદ્ધિ થી બધી રીતે મત આવે તો મારું કામ લાગે ક્યાં અને પછી ગમે તે થશે તો હું રિપેર હું કરી આપીશ દાદા ગેરંટી રિપેર કરી આપીશ અને તે પછી રેવાનું વ્યવસ્થા કરી આવી મંદિર પાછળ અને પાછળ અને સુરત શહેરમાં બિઝનેસ કરી હતી પછી તારે જઈ એટલે ખાવા પીવા મેન્ટેન વ્ય નક્કી કરી મારા પાય નું થોડીક્ટિફેક્ટિપેર રિપેર કરવા જો તૈયાર થાય ને એટલે હવે નિકલ આવી જાય તૈયાર થઈ જતા આપડે ધાર્યું કે આ દુશ્મન છે મિત્ર માનતા શું માનતા હતા તું નથી માનતી ખરેખર કે આ કેમ કર્યું બોરે છે જમારા હાથે પાહા પડ્યા એના પેલ પેલ હા હીરા પણ એનો ભાવ બઉો છે તમારા પ્રત્યે ભાવ બહુ ઊંચો છે એવું હિસાબ અમારો કાર્યક્રમ દાદા આયી તો એરપોર્ટ પર આવેલ મને કેતી હતી કે દાદા ભૂલ રહી ગયું છે દાદા બીજી બુલન લઈ રેપા પણ ખુદો આપડે જોડે ભરતા હોય તો કપલ ખરાબ ના દેખાય એવું નાખે કે ભગવાન નામ ના મારી નગર એ નામ પાડે ના પાછી કરે દાદાને કે મારું ના બોલવાનું ચાલો અચ્છાઘાત નથી આ કશું દુઃખ નહીં પડે નઈ હા કશું દુઃખ નથી નહિ તો કે છે મારો નખ દુઃખ હશે એ તો દુઃખ તો આટલો કોન કપાઈ ગયો પણ બીજું શું મારી પાસે મિલકત રે છે એ જોવાની આ ગયું ગયું કઈ એ બીજી મિલકત નકામી જાય પછી એટલે મારી વાગડી કપાઈ આખી ગી એ કાયા કર્યું આ વી વાગડા વી વાગડા માં એક વાઘુ જોતું નાસ્તું એટલે શું ગયું એનું નહીં જોવાનું શું રહ્યું એનું એક વાગ જતી એમાં બધે દોઆ કથરી છે બીજા બધું છે જતું રહ્યું એમ નઈ જોવાનું રહ્યું છું રૂપિયાની મિલકત બે વાગ્યુપિયા બે વાગ્ય લાખ રૂપિયા વાપે ના કપડા દે તાખ માટે મોટી મિલકત અને પછી કઈ હું ગરીબ થઈ ગયો અમે ના બોલીશ એવું ના બોલાય બે હજારો <caval67> <os homamy> <lentceu> સમાજ દારૂ પીવા સારું મૃતિ કરી પછી તમે કઈ દખલ નહી રાખવા દેસ કરો કારણ કે તમને અંદર પદ મૂકેલા તમારે એટલું જ તમારી સેફ હાથમાં ક્યારે એ હમણાં દખલ ના કરો તો अतम विज्ञान लोभ रहे पैसा कमा ये कई आ करवे तो काम बाप न તમા આ આપણો આ જયપતિલાલ સંગનો સંગને માટે લોકો રેના જે પોલીસ કરી કો નહી એ તો એ તો મને ખુશ થઈ એમે કો સંગને માટે લોકો પેલો તો લોક મળે જ નહી दादा બીજા તાલ બીજા ને બીજા રી પહોંચે છે આને ઉપર કે આ હું ઉત્પન થાય ને શું આવે હા કમાઈ ને થાડા કામ કરે તો મોજ જ રહે ને આ લોબ ઉત્પન થાય તો તેજી તો લખાય છે તમે જોયેલી ગટર માં ગયેલી જોયેલી જોઈ રી નાખી નાખેલી નાખેલી તે તો જોયેલી જીજાની પાંચ પચીસ રૂપિયા એટલે અહીનો લોક તો સારો છે મોક્ષ માટે બે પોતાનું થાય મોક્ષ ને તે થાય એ ચાલુ છે થોડું ચાલુ છે હજુ ના તમારી પાસે અમારી પાસે આજ્ઞા લઈ લેવાની મોક્ષ માં જુખ તો દાદા ભી ગુજબ નિર્ભયતા આવી નિર્ભયતા કેવી આવે ભગવાન જઈ લાગે પોતે આવું વિજ્ઞાન મળ્યું માસ દુઃખી એ કેમ કહેવાય મકાન જીવો નામ પ્રહાર જતો આવો કરો કરો ત્યાર અનુકૂળ થશે નિવૃત્તિ જમીન બધું દાદા બુક ક્યારે બુક ક્યારે કરાવવાના પ્લોટ નું શરૂઆત કરવી પડે ને આપણે બુકિંગ કરવાની એક ભરાય જોઈએ બુકિંગ થઈ જવું આપણું મારો પેહલું જોયે જોવાનું એક મગનભાઈ નો પેલો ભાઈ પછી અરૂણ મૂકો અંબાભાઈ ને કઈ કે રામભાઈ ને કરો બગો શિયા બીજું શું રામભાઈ ને કરો પ્લોટ માં રામભાઈ આપડે તો કાગળ આવે મોટર નો કાગળ આવે પેલા રૂપાંત મોટર નો કાગળ હોય ને મોટર નો છોકરા કાગળ આવે તો વાત બધા જોઈએ જોયે મગેનભાઈ लॉस एंजल्स काते लगभग तीजेक है नाम लखो बार विगण अलग खाते क्या बती पांच साड़तीस गण छो अड़ रखा है बार विघ રામભાઈ અરુણભાઈ આ તો બંને હાજરી માં આપડે આપડે બીજા મન ભાવે વિજ્ઞાન બધી આવી છે ને અજ્યાય મમતા રહી પછી કારણ તો રહ્યું છે ને હવે સુધાર ના થયા મમતા વાળા તો આ હતા પ્રભુદાસ તે બનતા હવે નરેશ આવવાનું આરોપ બંધ થઈ જાય જૂની મમતા ખરા થાય પણ ડિસ્ચાર્જ આવે મમતા કેરી આરામથી પેલા એટલે કેરી જીધી કઈ બીજું ઉદારું બીજ બીજ ને શું કરીશું કશું રૂબ દે પાછું એટલે કેરીઓ થાય છે આપડે કહ્યું કેરીઓ થાય બીજ ને બીજ કે છે મોકલી કર્મ નું આલંબન થાય છે તો હતી મોર સમજાય હતી મોર સમજાય ચાકે હતી મોર સમજાય સ્વતંત્ર બનાવ્યા તું ઇન્ડિપેન્ડન્ટ બનાવ્યા તો ઇન્ડિપેન્ડન્ટ આવે બરોબર ગ્રાહકો થાય એ પૂછ આપણને કઈ ગઈ આવ્યું અસર કઈક વસ્તુ બની ગઈ એટલે અસર ઉત્પન્ન થાય તો ભૌગોલિક અસર છે આ કુર્સી મારી મને એવો અનુભવ થયેલો અત્યારે ઊંઘ પાની ચાલે કા થી હું શાંત પછી ના હોય કોઈ પણ જાત નું હોય શા એ આપડી ગુજી રહી જાય ખુશી કઈ બેસી તમારી સિદ્ધાર્થ ના વખતે આપણે એટલું ચોધ્યા ની કામ ના કર એ તો બગો ઉપર છે ડાટ આ પિતરાઈ તો આમે ત્યાં સામું દે છે એમાં સુધી આ તો પાટરાઈ લઈ જવો પડે ને એક ટેક્નિક અસર ન રહે જરીમાં દુ દઈ જાય આકડા આ કરેલો એક પસું બની જાય આ સમયમાં નેગેટિવ આ થાય પોઝિટિવ ઉપર દાદા પોતાની બધિનો આનંદ એ નથી અને અકડામણ નથી આનંદ થાય ખાલી બધા પદ ચિંતા ના થાય ચિંતા જાય જાય જાય જગ્યા નથી અને આવડો મોટો ધંધા કરતો બરોબર છે દાદા ભૂતગલ નું જગત છે એ લાગણી વગર નું છે આત્મા તો જે અનાત્મા છે તેમાં નથી ને નથી જડમાં નથી ને નથી ને જે પૂતગ છે ને એમાં આપણે આત્મા પાવર પૂરી ગયો છે ખરી રીતે આત્મા નથી પાવર પુરેલો શું આત્મા હોય તો આપડે આત્મા બાર કાઢી લેવો પડે આપડે તો આપડે આપણા જતો રહે તો આપડે સિવાય છે પાવર તે પૂરેલું સમાધિ નિરંતર મોક્ષ માં રાખે એવું આ જ્ઞાન હવે જોડે રહી એને સમજી લે ત્યાં જ જોડે કેવી મજા આવી જાય તો આવી જાય અને તમે એમ કહો ના મારું સાચું છે હું કઈ નહી તમારું સાચું છે તમે તમે એમ પૂછો મારું સાસું છે ખોટું તો હું સાચું નથી તમે કોઈ મારી સાથે જ હું કઉ બરાબર સાથે જ છે હું ક્યાં માથા ગુજ કરવા જોઈએ પણ હતો નથી જાણ હતા કોઈ ના ભાઈ જે જાણ્યું એ લૌકિક જાણી છે શું જાણીશ અલૌકિક જાણી નથી લૌકિક જાણી એટલે લોકોએ જે જાણ્યું છે ને તે જ આપડે જાણીએ આપડે પોતાના વિચારથી કે સમજણ નથી બોલો ચારથી વચ્ચે તમારે હાથે કેવું પડે મારાથી અવરું ના બોલાય શું શું જાણ્યું નામ શું આપનું પ્રદીપભાઈ પ્રદીપભાઈ ખરેખર પ્રદીપે છો ખરેખર પ્રદીપ બોલો ને તમારું નામ છે એવું તો લાગતું નથી આઈ કોણ છે આપડે વ્યવહાર થી ઓળખ ઓળખાણ ઓળખાણ લોખાણ શું જોયે એ ઓળખાણ જોયે કે ચી દુકાન ભગવાને કઈ સાલ બનાવી તમને કોણ લાગે કઈ સાલ બનાવી કોઈ થી કેવાય નહી છે આ જગત અનાજ ઇનાજ છે કેવું છે જેની શરૂઆત થઈ નથી જેના અંત આવવાનો નથી એવા જગત એમાં ક્રિયેટી ની જરૂર નથી તો એ ભગવાન કુંભાર બનાવે છે ભગવાન તો છે જ ભગવાન કે જગત જ નથી પણ આ ક્રિએટર નથી કુંભાર નથી આ બધું બનાવનાર તમે એવું લાગે કુંભાર કરો ભગવાન નથી ને જગત વિજ્ઞાન આ દુનિયા મોટો એક્સપ્લોઝન થી હોય આ લોકો ની થિયરી છે અહિયાં આગળ તેવી રીતે થયું એમ પૂછે છે ભાઈ અમારે જગત એક ભાગ છે નોરમ આ બ્રહ્માડ નો ભાગ છે અને સૂર્ય કઈ કાયમો નથી હોતો ના હોય બરોબર ની વસ્તુ કાયમ હોય સૂર્ય તો આપડે અહી કલેક્ટર છે ને બીજો સિર ના મોકલે હોય ને એમને વિચાર ગમતું છે કે આ બધું સવાર ઉડવું કરવું મોટા દેવ છે મોટા દેવ છે જબરદસ્ત મોટા દેવ પણ તેથી કઈ ને એમને ખુશી પડે ભાઈ કહે છે ખુરશી કાયમ ની ખરી કે નહી ખુરશી કાયમ એ જગ્યા કાયમી સૂર્ય જગ્યા કાયમ બીજા સૂર્ય આવવાનો ચંદ્ર ની જગ્યા કાયમી વિજય આવવાનો કેમ પણ દુનિયા તે વ્યવસ્થિત એક્ઝાટ જ રહેવાની વસંતભાઈ કઈ કે આપડે આ તારો જે ખડે તેને જોઈ શકીએ છે તો સૂર્ય અંદર જે પછી બેઠેલા છે પોતાનું અને જ્યોતિષ બોડી છે અજવાળા વાળું બોડી છે એનું અજવાળું બહાર નીકળશે એ પછી ચલે એટલે બદલાય તે જાય નહીં જુદી ના રહે તંત્ર બંદો બધું બદલાય કરેવો છે ને અજવાડા વાળા દેવો એ જ્યોતિષ કે દેવો કેવાય જ્યોતિષ કે પોતાના બોડી નું અજવાળું હોય આપડે બોડી નું અજવાળું ના હોય લોકો કાયમ ના બુ ટેમ્પરે એડજસ્ટમેન્ટ છે શું છે